એ આવો આવો આવી હું છું વાર્તા અરે વાહ આજે તો વ્યારામાં બેઠા બેઠા જયવર્ધનભાઈ વાર્તા સાંભળી રહ્યા છે ઓહો હો સાંભળો સાંભળો મારા નાના મોટા ટાબરિયાઓ આજે હું તમને બધાને ગીજુભાઈ બધેકાની વાર્તા કહેવાનો છુઓ ભાઈ ધ્યાન થી સાંભળજો વાર્તાનું નામ છે બિલાડીની જાત્રા એક હતી બિલાડી એ તો રોજ એક ભરવાડ ઘરમાં આવે અને ઘરમાં કોઈ ન હોય ત્યારે કોટલા માં ઘી ખાઈ જાય પણ એક દિવસ આ ભરવાડ બિલાડીને ઘી ખાતા દેખી ગયો માટલા ની અંદર હતું વા એ તો ઘી ખાતી હતી અને બિલાડીને બીક લાગી એટલે તો એકદમ દોડી પણ ઉતાવળમાં આ ગાડવામાંથી માથું કાઢી શકી નહીં ટલામાં સલવાઈ ગયું એનું માથું માટલાનો કાંઠલો દોડતા દોડતા બિલાડી ગાડવો તો ફૂટી ગયો પણ ડોકમાં આ ગાડવાનો કાંઠલો રહી ગયો ભાઈ માટલાનો કાંઠલો હોય ને બિલાડી બાઈ ના તો કાંઠલો રહી ગયો અને પોતે આગળ ચાલ્યા રસ્તામાં એને પારેવા મળ્યા કબૂતર કરવા લો બોલો પારે કે આ ગળામાં શું છે એ તો માળા છે પારે કે અમે સાથે આવીએ બિલ્લી કે ચાલો ને જાત્રા કરવા આવશો તો પુણ્ય થશે હું તો જાત્રા એ જાઉં છું જાત્રા એ બોલો કેવા હતા ચાલાક બિલ્લી બેન પછી પારેવા બિલ્લીબાઈ ની સાથે ચાલ્યા रस्ता मा एक उंदर मौ कर बिल्ली के जात्रा करवांदर के गा शू बिल्ली के माला उंदर के हूँ बिल्ली के चाल ने भाई મારા ગોળામાં માળા છે ને હું તો જાત્રા એ જાઉ છું પછી ઉંદર બિલ્લીબાઈ સાથે જાત્રા એ ચાલો આગળ જતા બિલ્લીબાઈ એક મોર મળ્યો મોર ને કે બિલ્લીભાઈ બિલ્લીભાઈ ક્યાં ચાલ્યા બિલ્લી કે જાત્રા કરવા મોર કે આ માં શું છે બિલ્લી કે તો છે મોર કે હું સાથે આવું ચાલ ને ભાઈ જાત્રા કરવા આવીશ તો પુણ્ય થશે મોર કે પણ મને મારશો તો નહીં ને નારે રે ભાઈ મારાથી તે હવે કોઈને મરાય હું તો હવે બધા ચાલ્યા ચાલતા ચાલતા એક મહાદેવની દેરી પાસે આવ્યા સાંજ પડી ગયો એટલે બધા તો એ મંદિર ડેરીમાં રાત રહ્યા બની હતી એટલે કેમ ખવાય ભૂખી બિલાડીએ એથી બધાને ખાઈ જવાનો વિચાર કર્યો હો ભાઈ એણે સૌને કહ્યું તમે સૌ ડેરીમાં સુઓ મંદિરની અંદર हूँ बार शूश ने चौकी कर मन में थे हम सब सू गां हेरी मैं मंदिर त्या तो सौ जागता मीनी बाई बीकती પછી બિલાડી કોઈના ઉપર નહીં બિલ્લીબાઈ કોઈના ઉપર નહીં પછી બિલાડી મોર પાસે ગયું એને કહ્યું આ ફૂમકુ કોના ઉપર લગાવ્યું છે મોરે પણ બીતા બીતા કહ્યું કોઈના ઉપર નહીં બિલ્લી બેન કોઈના ઉપર બિલાડી ઉંદર પાસે ગઈ અને તેને કહ્યું કોના ઉપર મૂછ મરડે છે ઉંદર કે કોના ઉપર કેમ મિનીબાઈ ભક્તાની ઉપર મૂછ મરડું છું બિલાડી ખૂબ કી જાય ને ઉંદરને મારવા દોડી ઊંચે બેસી ગયા અધર અને મોર મંદિર ની બહાર નાસી ગયો બિલ્લીબાઈ તો મો વકાસી ને ભૂખ્યા ભૂખ્યા ઉભા રહ્યા मने तो भूख लगी बदर ने मोर ने बीलीबाई भूख तो भाई मजा पड़ी ने चलो आज आती काले हूँ तेनी बीजी वार्ता कही शो भाई आज